કે યુરોપિયનમાં તો એકલા રહે છે અમેરિકન ને યુરોપિયનમાં તો ઘણી સ્ત્રી એકલી રહે છે હા એકલી રહે રાત્રે બાર વાગે મોકલવા ને બાર બાર કે તું બહાર જાય અહીંથી બે ભાઈ જે ના જાય અને પૂરી જાય